ના એ ચોલું કરે શું છે આપડે એવું પૂછું ચોલું કરે કે ભાઈ આ સારા રોગ ની જરૂર છે આ જરૂર છે